પૂછે કોઈ નઈ લે પૂજા છે પુદા પૂજા દીવા પણ મરી જાય આપડે કે બધી પુદા ઇન્દ્રિયો મન મસ્ત મોક્ષ ચૂકું હોય મને ખબર નથી મોક્ષ એટલે એક્ઝેક્ટલી શું છે એ જોતું હોય તો તમારે અહંકાર તે એ કેવી રીતે કરાય છે બંધેલું હોય પોતે બંધેલું આમ જુએ ખરો પણ શીર છૂટે બીજા બંધાયેલા હોય તેમને પૂછે કે અરે ભાઈ તું મને છોડિયા ને હું જ બંધાયેલો છું ભાઈ રસ્તા માં જતો આવતો હોય છૂટો હોય તેને કઈ એકાદ તોડિયા આપેલા વિચાર બધા જ બંધનો જલ્દી ધીમે આ તો પછી જ્ઞાન લઈ ત્યારે મરણ આપે તેવું પોસિબલ છે તે જ વખતે મરણ આપી દો એવું પોસિબલ છે જ્ઞાન લઈએ ને મૃત્યુ આવી જાય એવું પોસિબલ છે બને નહીં એવું એવું બને કેમ નહીં એવું કેમ ના બને એવું બને જોય ને તો પેલું જોય ને એ કે છે કે અહિયાં જ્ઞાન આપો ને તરત જો મરણ આવી જાય તો પછી ત્યાં સિમંદર સ્વામી પાસે વહેલું જવાય ને ઉતાવળત માં કરવાની ફાઈલ આપતા રહી ઉતાવળ કરવા અધ્યાત્મ ઉતાવાળી ના હોય ને આપતે રહીને ના હોય આપણને પેશન્સ જોઈએ આમાં આના માટે સ્પેશન્સ જોઈએ ધીરજ જોઈએ ધીરજ બીરજ કોઈ જરૂર નહી તું પોતે મુક્ત થઈ ગઈ પછી રહી શું થઈ तू मुक्त मीनाई गई तो मीना सुधी तू जुदा पी तारे शूद ज्यादा मीना निकाल करीना आपना मीनाड़ो लाई ना मीना शू कह मैं उच्छा ते मैया छो तो मेरे मन मेवी थी ये कहीं ना चोखा कई ना, ना।, ना।, ना मैंने આપડે ચોખ્ખું કરતા કરવા તો મીના પૂછે છે કેટલા વખતે કેટલા વખત માં નિકાલ આવશે inta grama thi are mate uta united combined patar bhag padyo hoy tene uta va bhai patar uta jo jo jo 76 plus hai mari koi mane uta va na jo jo a beautiful question um because um how should i say he uh, he said something uh, which was which struck me he said that a um, lot of people come a lot of uh, people come as sadhus and all these thing and they give you all these false promises and he said to be aware of the false promises and the promises are always in the future mm. okay and i don't know what is false and what is not so how am i going to be able to get up yet darana anadika thi ana ekla uta la ko uta thai gaya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 અજવાળું જોયું જ નથી મૂન જોયો નથી અમે આ જ્ઞાન આપીએ એટલે મૂન પ્રગટ થાય પૂનમ થાય પૂનમ થઇ જાય એટલે કમ્પ્લીટ થઈ ગયું that you ask how soon we can achieve such and such. Full moon, aad janammata hai chasnand mm. hai? Jahodara, aad, aad. hai de, hmm, aad janammata, full moon. Kekavtas pasit hai? Teh bilkul jahaudara hai bata hai. Srimandar Swamy ni paaseh dayashe reho. Hmm. Kaanke oon full moon na thi? Hmm. Gada, kya ta saa? Fourteenth. Fourteenth. Fourteenth day. A full moon thi? Srimandar Swamy is full moon. He says that I am fourteenth day. so one one day you have to spend with him and that swami after this birth oh and that one ha, ha, uh, one uh, Mata. one ma that is right that's what you can get your yeah to days. the indian government pachi full government satantra full independent not in not dependent to mm. independent હવે ધનખે આન્સર યુ ધેટ ક્વેશ્ચન ધેટ હી વોઝ આસ્કિંગ ધેટ સમ સે પ્રતિજોયતા કે છે મારે મારે 14 અવતાર નથી જોઈતા એક જ આઈ આઈ ઓન ઓન ધીસ ઓનલી એન્ડ નેક્સ્ટ આની પછી મજે આવશે પ્રсад પ્રсад યે ગો રાઈટ ઇસ કમિંગ ના ગો ગો ગો ગો કટ કરવા ને પ્રсад બાર કોઈ ને માર્યું હજુ થાય પ્રસાદ આપ્યો હતો કોર્ટ માં ઝઘડો કરીને આપણને જેલ માં છે અને આ લોકો હિન્દુસ્તાન પ્રસાદ મારી પડે રોજ મારી આપવો પડે એમનાથી એને ચેન્જ થઈ જાય હા રફનેસ જતી રે બધી આપો ને જ્ઞાન આપ્યા પછી અપાય ખરી રીતે નઈ તો મન માં વિચાર કરાય પ્રસાદ થી કઈ હારો કે પ્રસાદ તો ભલે ખાવાનો હોય કામ નો ભીખોભાઈ ને ખબર નથી પશુદ ને નહી ખબર નઈ ગુલાબે છે જ્ઞાન ની બધા જોઈએ છે તમે આપી દો એમ કે છે એ વાળ નહી જોતા હોય તેને કાલે પાંચ વાગે મળશે વાર જોતા હશે નઈ પાંચું ખોટું નથી બીજી વાર જોયે તેને આ વાર જોઈ બહુ સારી તમે જોયેલી નઈ જોયેલી બહુ જોયેલી કે સ્વામિનારાયણ સંતો એ લોકો સ્ત્રીઓનું મોઢું ના જુએ પડદો રાખે અને એ લોકો એવું કે સ્ત્રીઓના અવતાર નો છે સાચું છે એમને ત્યાં સ્ત્રીઓ આપડે એમના ડિપાર્ટમેન્ટ નું એમના ડિપાર્ટમેન્ટ ની વાત કરશે આપણા ડિપાર્ટમેન્ટ આપણા ડિપાર્ટ તો બધા અવતાર થાય स्त्री थे जरा मोहट वजू के स्त्री थी जाए पुरुष मोहट वजे स्त्री थी जाए अहंकार क्रोध बद Это джsource. PTSD? Пустое! Holy сделайте горючанда Qualcomm the old and old person. microyes? Qu Chase! Er fråga depois How to move down илиЕшь? Д부 tax Mu? Да, на degradation, а иначе આ સ્ત્રીઓ બધી કપટી હોય બધા માં કઈ નો કઈ કપાટ હોય તારે સ્ત્રી થાય પણ દંભ નામ હોય દંભ તો શું પોતે દુઃખી હોય તો બહુ સારી હારી તો મોટી દેખાવા અને ભૂલી ગઈ સુખી છે તોય હારી બરોબર સારી નીકળે દંભ સમજાયું ને દં ખોટો દમ કરે નહી જોયેલા તમે જોયેલા નહીં દંભ અને કપ ઓછું હોય અને આપડા પુરુષ થાવત્રી થાવ આ બોતેર હજાર માર્ગ છે એટલે ગમે તેને ભડકવા જેવું નહિ ઝીરી વાત સમજવી પડશે ને ગાડી ક્યાં સુધી ચાલશે બધી ઝીણી વાત સમજવી પડે ને હા ચીણી વાતો હોબરેજ ના હોય ને બઉ પ્રયત્ન કરું છું ચૂકી જવાય છે વારે વારે આવી જાય છે પણ લક્ષું લક્ષ નથી જતું આપડે કરવું જ છે ને કેરા મિલિયમ જતો હોય ને અને મેરી જતી હોય તો આમાં કરતા કરતા જતો હોય ને એના આટલા કેવા છે નાક ના વિષય માં હોય જીભ ના વિષય માં હોય પીઝા ખાય વિષય માં જ આત્મા નિરંતર આખો દેવ અને તમ શું કારણ કે વિષય ને તો ક્વા નહીં અરે હું મકાન મારે ઓફિસ માં પૈસા કરવાની ઈચ્છા થાય લોભ એ વિષય તો જે કરે છે ને ફ્રી નો વિષય એ તો આખો દાવ અખેલો છે એટલે અકડાયેલો વિષય શોખ નથી એને પણ અકડવા મટ છે તો શોખ તો અમને હોય જે આખો દા ગરી પછી કરે ને એને હોય આખો આત્મા પડી રહેલો નીકળે નહી ચેલો ફોટા લેવા ફોટા એક આટલો પથરો કશા શોભમાન માયા લો એટલે લોકમાન અહંકાર માં લોકમાન અહંકાર બીજે કઈ નઈ આખો દવે એમાં આપડાથી કે ફોર ડોલ માં તારો છોકરો મારો આપી દઉં ત્યાં कसाय आत्मा कसाय आत्मा ये लो कह कमी रहे विषय आप मत सार चोड़ी हो कपाय लाई भरे बे हाथे चाला केव शुभ मैं मत तो दाखे जो जीभे कपाय विषय आप બે માં કચ્છ ના રે અને આપણા એની જરા મૂળ મૂળ પૂરત થયો મૂળ થઈ ગયો સિદ્ધાર્થના કઈ હતા કોણ હતું ભૂલા ભૂલા ભૂલી હા તમે છૂટા થઈ ગયા બે લખ્યું અનુભવ લખે છે ફરું શું કે વકીલાતે પણ જુદો થઈને हो या सुतेलो ए नाम कहो कषाय डूबेलो कषाय कहवाजो जाय नहीं तो आत्मा निज स्वरूप रहो निज स्वरूप मोय स्थिति तो શુધાત્મા એ નામ કહે છે ઇન્દ્રિય માં હોય સુતેલો એ વિષયાત્મા કેવાય સુલો એટલે ઊંઘે નિરંતર બીજામાં ઊંઘે આમાં જાગતો હોય કે હોય ડૂબેલો ડોલર માં જ્યાં ઘણ જોડે લઈ જાય વાઘેલા નઈ છત્રીઓ એ બેમાં ના હોય તો નિર્ સ્વરૂપ માં થઈ ગઈ બરોબર पर है मा? माल, माल। ना है है एक के थोड़ा हुई <laughs> माल दुर्पयोग न करे पैसा ना एक पैसा सतु देराजा जित जाए इतला। માટે જેટલા જાય એટલા પણ આને માટે આ સાથે એ વાળો ના લઈ લે સ્ટોર વાળો એ લોન મત છે બે બુટ ના ચંપલ ને તો કઈ સુધી સ્ટોર વાળા લાગે ગજામાં ડલો હે ત્યાં સુધી પછી વાળા લાગે એવું ચગર કુદા કુદ કરી નાખો સ્ટોર મારી શિકાર મૂકવું કઈ થઈ મારા સાથે બેગ નાની છે બદલે બીજો પાછો લઉ તો કારણ મૂકવું કઈ જગ્યા હોય છે ને આમ કઈ પેટીઓ પોટી કરાયો છો કે પેટીઓ નો નીકળ્યો પેટી નો નીકળ્યા છે મોટી ડોલે બોલે ત લઈ જવાતા છે તો અહી વાપરી ખાવાના ના હોય તાર કે મારે ધર્મ બહુ ખર્ચો કરવા પણ મારી પાસે નથી અને આવે તાર મો ના અપાય આવતો બધું ડ્રાફ મોકવાનું શું તક ના પણ થશે પણ હું કારણ કરીશું પણ પછી તાર પેલું ચાર નારી ને કારણે ભાઈ ચાલ્યા ડોલર બેંક ભૂલી હતી છોકરા આપી હોય આપવાનું પછી વધારે આપજો દારૂ પી છે હવે વધારે આપજો તો આપડે બાપે જે આપીએ ને એને ભણાવવો કરવો બીજી ફરજ ના હોય આપણે બાપે જેટલું આપ્યું નોકરી કરોલર હોય તો છોકરા પછી તમારું કર્યા ખબર અમે અમારું કરી લઈશું કે છે નથી ઋણ બનશે એનું જેલું મારતું એલું આપી દે ને છોડા બઉ હાય હાય છું કે બઉ ડબાય થયો નથી કોઈ છોકરો ગયો આઈસ્ક્રીમ ખાય છે બધા પાકા છે આ લોકો કેમ જતા નથી જાણે કલાક જો ચઢકા છોકરા ને તો ત્રીસો ના છોકરા એને ચડકાઈએ નાલા તો પછી છોકરો શું કે મિલકત ના આપો તમારા બાપ ની તમે લઈ ગઈ દાવો ભાઈ લે છોકરો હારી પડી હા મને એ તો કલાક ખે ને ત્યારે રૂપિયો પડે સૌ ખબર પડે ના ભાઈ છોકરો તમે બાપ કઈ મૂર્તિ ફોટો પૂજ્યા તું ને મારે છે એટલે બઉ હાયા નહી છોકરા ને કેવું તો બઉ સારો મારી રીતે જીવનકાર કે સાચી દબાઈ ને વસ્તુ બધી દે તો આ તો હા સૂચના એટલું આમ કે આ ચોકરો ક્યાં નહોતી બે ત્રણ મહિના આવી શું તો પછી કલાક ખગડા એટલે જાણીએ કે હા હવે બરોબર હા થાય એવો થઈ ગયો એટલે કલાક ખગ જોવા તમે રૂપિયા કલાક ખગડાવતા હતા કલદાર રૂપિયો ખોલે અરે લક્ષ્મી ને સુગા ખગડાવું છું લક્ષ્મી સમસંગો બાપ ને બારી પછી કબીરો ચલ ગયા તો નામી રાખીશ કો પૂછું બાત મા પિતા શું તો બાંધો કોમી જોડે મેં હંગાત કર્યો કે દાદા ને ફોલો જોડે જો કઈ ગમ જવાય પોતાના ગામ લઈ જાય કેવું કોઈ પણ પ્રકારની પર નથી કોઈ પણ કોઈ પણ પ્રકાર નું જ્ઞાન સારું રહ્યું બે ત્રણ માં જરા કાપી છે બહુ વખત થાય ને દર્શન થયા વિજય થાય ને તો દોરીને આવ્યા તમે કોઈ કહ્યું દાદા ના માલ નો ચાખી લીધો દાદા દુકાન માં માલ બહુ ભર્યો છે કોઈ ને પૂછી ભર્યો હતો બેંકો એ બધા ઓવરડા બધા સાચી વાત છોકરા કશું વધારે ના થાય પણ દારૂડિયા બનાવીએ આપડે કેટલી બન્યા તો ઓછું છે તો સિધારો રૂપિયા મળ્યા એ ડાયા દેખાયા માટે એવી ભૂલ ના કરશો શું કયું એવી ભૂલ ના કરશો સોય ના ના પણ ધનવાન નઈ જાય તો ધનવાન નું શું નાકા માંથી ઊંટ જ રાતે ઉઠે સપના દેખાય તો સાત લાખ સાત લાખ પચીસ હાજર કરે હું કેમ ધનવાન કે મોક્ષ જવા માં જ નહિ ને એ ધન નો ધન જ એને ના દેવા દેર લાખ વધારે આવે તો નાખી દેવું જેમ તેમક્ષ માં કૂટે નહીં ને તે લોકો મોક્ષ માં જઈ શકે મોક્ષ જવા ને પછી મળે નઈ જાય ઘણા કાળ સુધી થશે પછી તો પછી સુદામા રહેલા સારું રાઈટ તો પછી સુદામાં રહેલા સારું સુદામા ની જેમ સુદામારીબ એવું પણ દુઃખ છે તો પછી મહિને બે હાજર ડોલર નો ખર્ચ હોય એટલું આવક કરી પછી બીજું બધું બઉ નાખરી આપડે સ્ટેશન પર જવું નઈ પડે સ્ટેશન સ્ટેશન છે મુંબઈ થી ગાડી ને બેઠા એટલે સુરત વામું આવે કે તમારે જવું પડે જવું પડે જવું પડે ગાડીમાં બેઠા સુરત વામું આ બધું ખ્યાલ માં રહેવું છે બધા ખ્યાલ દે પણ ઉદયકર માં ઘણી વખત ज्ञान आज ज्ञान तो हजार नही आ ज्ञान हूँ बोल छू आज उदय प्रमाण तो आपने पतावे नई गई बरबर પણ મોહ ના રહ્યો ઉદય ઉદયમણી આ વાત ચલાવી પણ આ જ્ઞાન હાજર રાખવું છે જાગૃતિ મંદ કરી થોડીક હા પેલું માયા જબરદસ્ત માયા ખાઈ એટલે જાગૃતિ મંદ અને મારા રાખવા જેવી કલાક ખાવા નહીં કઉ પૈસા ચક્કર એના પાડવું કલાક ખે તો દાવો ના મળે હા તો એક જ લોહી નો હમો થાય બાદ લીધો ને પછી વકીલ ને શું કહ્યું કે હવે મારા બાપુજી નાક કટી થઈ કે થાય તો ત્રણસો રૂપિયા વધારે આપું નાકકતી કરાવતા ફરી આવ્યો દુખી નું ભરે એટલે જમ્પ ને આટલો રાત બધા ભ્રશ લાયા કેટલી બધું એ લાયા બધું બ્રેકટેસ્ટ કર્યું નવડાયો નવડાઈ કર્યો હાથ બેઠ્યા વયડાયો ના થયો કેટલું ખવડાયુંગો છે લોકો છોકરા ને શું ભાદર જેવા કોઈ માણસ નઈ એવું લાગુ આલું નાલું આપડે હાથમાં છે ને વ્યવહાર સુંદર રાખવું શું મિત્રા જાય મોટી માણસ મિત્ર જેમ સુધી થાય એવું આપડી ઈચ્છા રાખીએ દારૂ પીવા અવરે રસ્તે છેડે એ આપડે ના થાય જાય गया બાર ખમીસ પીડાવે તો મૂર્ખ છે ને આપડે કહીએ નઈ પણ હાભે નીકળે ભાડો છે લોકો હાભે એ વાત દેવું કઈ ને એટલે લોકો ને મારી નાખવા આપડે આપડે મિલકત ઉપર છે ને ભાવ તો આપડે છે એને દેવું કઈ જીત્યું નાખી આપડે કયું હોય ને લોકોનું દેવું કરીએ મજા કરીએ એવું નઈ એમ કઈ ના કહેવાય પાછા છે એ આખું ભાણા ની આખું ભણું છોડી દે છોડી દે આજે પીછવાનું હોય ચટણી તમે ઇંગ્લિશ માં એક નાની એમ થી બસ બીજી બાજુ કઈ પેન નથી એટલે આ રોગો માઇનો છોકરાઓ કે આ બરાબર નથી આ બરાબર નથી દરરોજ મગજ બારી થાય છે બધી હું વિધિ કરી આપીશ શું બધું ખાઈ જવું કોર્ષ થી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 દાદા તમારા પદો જે છે બધા તે ખુબ ગાવા છે અને તે માટે આશીર્વાદ ની જરૂર છે પદો જે છે તમારા પદો ખુબ ગાવા છે